બધા દોષ તમારા છે ભૂલ છે એવું કાર્ય ન્યાયાધીશ તમે આરોપી તમે અને વકીલો તમે સમજણ કરે કારણ કે ન્યાયાધીશ તો ન્યાય કેવાય નહી અને આરોપી એટલે તો પ્રાય કરવું પડે ન્યાયાધીશ ને પોતે આરોપી પૂછાયું પોતે ન્યાયાધીશ હોય એટલે બધું જોવું પડે એમ કે બધું સમજવું પડે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 એટલે પોતે આરોપી આરોપ નામો ઘટતા નથી પોતે જાય દેખવા ના દે એક દેખવા ના દે તો આવી ગયા છે એટલે ભગલો ના દેખા દે એટલે આ સંસારમાં ભટેક ભટક કરવું પડે છે અત્યાર સુધી તમે જે ધન્યવાદ જે કઈ દોતા હોય તો જે કોઈ ના દોષ લાગ્યા તે બધા દોષ એના હતા તમારા દોષ હતા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 ભટકવાનો વિકલ્પ કોક ના દોષ ને પોતાના પોતાના દોષ ને કોક ને હા તમારા જ પોતે બધું છે તમને બધી દેખાય एकार करे अपनी सामाधान मेलवे अर्थ यो भूल नो एकरार करे ભૂલ પોતાની ભૂલ એકરાળ કરે છે દેખાતો શું દેખાય માત્ર મને ગાળું પડે મારે તો મને જગત દેખાય એ મારી દ્રષ્ટિ થઈ જાય છૂટી જવાય દ્રષ્ટિ થઈ જતી ખરી દ્રષ્ટિ થઈ ગઈ છે શું ગીએ આ કોઈ જ નથી આ બધી અત્યારે તમે જે ભોગવી રહ્યા છોક્ટ છે કોઈ જ નથી ઇફેક્ટ એટલે શું કેરી ખાઈ ને પછી ગોટલો કેરી ખાવાનું નથી છે આશીર્વાદ આપી ના કરવું હોય તો આશીર્વાદ આપી ના મારો ખાલી આશીર્વાદ થાય આજે વાત શું થાય હલકું થઈ જાય આવડત હોય છે એ તો તમારો અંતર ઉપલો ભેદ છે બોદો પણ અમારો લોકિક દ્રષ્ટિએ ભેદ આટલો છે ખરાબ અટકાયું ગઈ ખરાબને અટકવું એને દેઉ તારું કોઈ બેસતું નથી તારું કરવું તેના કે તો ખરાબ અટકવું બધા તારું બસ આપને યોગ્ય લાગે તેવા આશીર્વાદ આપો બસ તો આપને યોગ્ય લાગે તેવા આશીર્વાદ આપો જાગમાન તો બેરોમ છે આ છોકરો જે બોલતો मुक्ति मुक्ति आपे हाँ तमाम बदल ग अपने मानव तरीके जन्म्या मानव तरीके आया किए तो, तो एनाचे उतरिए नहीं पर उद्वगमन थे आज जगत ठीक छूटिए सहो उपाय हो कई बताओ जी आ बदा कई पा છુટકારો મોક્ષ થાય ત્યારે થાય ત્યારે થાય મુક્ત થાય ત્યારે થાય ઉદ્વગમન કરવું છે કે મોક્ષ કરવા છે દાદા ભાઈ ઉદ્વગમન કરવું છે કે મુક્ત કરવું છે જગત થી લેવો છે કે મુદ્દોગમન ું નથી ઉદ્ધમન બહુ ભેગા થયું तब कहीज अल्पी बीजे धीरो नही पड़े तो गमती हो જ્યોતિષાસ્ત્ર માં ઘણું માન્ય છે અને જ્યોતિષીઓ ઘણા ભાઈઓને એવું પણ કે છે કે તમને મંગલ નડે છે તમને શનિ નડે છે તમને આ નડે છે તે નડે છે તો તે બાબતમાં તમારું શું માર્ગદર્શન જાણકાર નથી ઓછા તે જાણકાર થોડું ઘણું છે તે થોડું ઘણું સમય ને જ્યોતિષાસ્ત્ર ના પર વેપાર ચાલુ થયા છે લાલચુ લોકોને જ્યોતિષો લાભ થાય લાલ છો પેલો પેલો બતાડે જાય નઈ હતાશ થઈ ગયો એક વાર હતાશ થઈ ગયો જિંદગી માંટલા વાળું ઈચ્છા થઈ ગયો જ્યોતિષ કઈ દે તો હતાશા ઉડાડી મેળવ ને તમારો આગળ આમ છે આગળ લાગે ભાઈ હા એટલે કેટલાક આમ નો પણ તમારો જેવું જોયેલી વાય માં જઈને બોલીએ કે તું ચોર છે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 અમે ઈશ્વર વચ્ચે હાથ ધાર્યો નથી દલાલી નથી ઈશ્વર ને ઈશ્વર તો ફક્ત મુક્તિ આપનારા છે મુક્તિ મોક સુખ આપે અને આનંદ થાય શાંતિ થાય ભગવાન આમાં હાથ ગઢ નથી બધું તમારી ક્રિયા ને તમારું જ બધું તમારું દુઃખ તમે બોલાયેલો છે આ આ બંદા બાબત માં કહેવાહન બાબત માં કહે ઘારા બાબત માં ઘારા નું કહેવા દે તે નખરું લાગે ધંધા ની બાબત માં ધંધા ની બાબત માં કે બીજા કસા માં બાપા હસેન નથી હે ના એમ તમે એનો અર્થ માં દીધો કે મતલબ માં પોતા રહે છે ઓકે મને આમ તો બધી વાત નું સુખ છે પણ મારી ઈચ્છા કે મારા છોકરાઓ ભણે પણ એ છોકરાઓ સાથ નથી આપતા છોકરાઓ ભણતા નથી બહુ છોકરાઓ ભણવામાં બધી સુખ શાંતિ છે આમ બધું સુખ શાંતિ બધું જ છે છોકરાઓ બનતા જ નથી એટલું જી ઉપાધી બાકી બીજી બધું કરું છું ભાઈ હિંમતારી રહ્યા છે કે શું છે કે ને જોબ કરી બધી સમજાવું છું છતાંય બનાવતો લક્ષત્રા વાવા પ્રધાન કરે છે આદ્યાત્મિકમાં ખેલમ ખેલી સ્થિતિ ક્યાં સુધી પોકાઈ આપણે લામાં ચાલેતેતે હાથમાં જુદો થઈ જાય ત્યાં સુધી જુદો રેદો અનુભવ જ થઈ ગયો ત્યાં સુધી પહોંચી શકાય એમ છે સામાન્ય રીતે अपने वंदनीय दृष्टि वस्त्र रीते साधु सतो पेहरे दुनियादारी ના લાગવો છે એમ કે છે ખરું પણ કપડા એક જાણ બહાર હતું કે ભાઈ આ લોકો દર્શન કોના કરવા કપડા પહેલા માટે અમા કઈ ગયા છે एक बोर्ड तुम्हारे सारा काम कविमत <coughs> भगवान त्याग वैराग्य वैराग भगवा सं હવે સન્યાસી તો આખા હિન્દુસ્તર એકવું નથી અત્યારે કહેવામાં આવે નેશન સહિત હિન્દુસ્તરમાં સાધુઓ છે પણ સાધુ ના ગણાય સાધુ તો આત્મા સાધે આ તો બધા દેહાદેહસી છે બધા પરમહંસ લખે એટલું જ વાત કાગડા ની કરે આ લખે પરમહંસ સર્જભ ને એટલે શું કરે પણ મેં હશે કોઈ હોય પણ હાથા પણ આવડે જ ના હોય કશું બધા જુઠા નહીં હોય તો નહીં હોય કશું આવડે નહિ શું કરે પબ્લિક અત્યારે મૂજાઈ રહી છે બિચારી શું થાય અમને જ્ઞાની પુરુષ ને ના હોય બાકી અમે તો આ બહાર જઈએ આ દેહ ની અમને જુદા તદ્દન સુધારી તદ્દન જુદા આ વાણીથી જુદા અને અમે નિરંતર જુદા નિરંતર સમાધિ માં થઈએ વાતો ચિત્ર કરતા વળતા અમને ગાળો બોડે મારે તો અમારી અમને મારે તો અમારી સમજ ના જાય ધ્યાન કરે તો સમજ ના જાય અમારી જ્ઞાની પુરુષને બોડ ના અપાય ત્યારે હું ગાડી બેહવા દઉં ને તો લોકો ધક્કા મારે કાકા ખે જીવ અને આત્મા કઈ તફાવત સુખો એમાં રાચવું એ જીવાતમા અને આત્મા સુખ છે અંતરાત્મા એ શિવ કેવાય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 અમારા જેવા ને પુનઃજન્મ માનું છું પુનર્જન્મ જગત ને હું સમજાવું છું તે ખાતરી બંધ પુનજન્મ માન્યા સિવાય તો આત્મા પ્રાપ્ત ના થાય सर्व से मरण थे सरवै आयो हिस्सा जो खोट नर्वयु आग थी जाए बहुत मोटी खोट अंदर तार संकेत साणस नृत्यु थवाकेत सात्यु संकेत संकेत આપડે જવાન પછી અડધા કલાક પછી અને થોડી ને પર ની વાતો કરવા વાતો નહી કરતો મન માં ઊંડો ઉઠી જાય વિચાર કર્યા કરે આ રહી ગઈ છોકરા બધા સમજી ગયા બાબાજી વાસી દેવા તું મને શીખવાડું છું કે કોથળો ખરું કે વાંચો મને જોડી મને છોડી મો એની વાતના પછી આ છોકરા છોડીને એ છોડીએ પણ એ છોડીએ કઈ બાપુજી તમે મંત્ર બોલો મારી ચિંતા ના કરો સર બાપુજી કે છોકરું છે ને બિચારું નહીં આ અક્કલ કોથળો હમણાં જતો રહેવાનો છે અને ભવન વગર નો શું કરે છે છોકરું છે આવું અક્કલ ના કોથળા મરી જાય છે પછી ભેંસ ને પાડા ભજાય છે શું થાય આ ભેં પાડ કઈ ઘટ કઈ બીજા નથી આજ આનો આ જયુગ ના મનુષ્યો જાનવરમાં જ વધુ જાય છે શું થાય છે કારણ કે અહીંયા ભેરસે આપ્યું નુત્ય કહ્યું ચોરીઓ કહ્યો બધું કરે બધાનું ફળીએ સાંભળે ને અને પ્રમાણિકતા નીતિ હોય તો ફરી અહીંયા આવે અને પોતાનું શું બીજા આપી દે પોતાનું સુખ પોતે ભગવાન સારું કામ કરનાર ને દંડા પડે છે અને અધર્મ કરે એને ત્યાં લીલા લેર હોય છે મારી પાસે પચીસ હજાર માણસ છે પણ કોઈ દુઃખી ના મળે અને તમને દુઃખ થાય મારી પાસે દાવો મળજો શું દુઃખ કેમ થવું સારું કામ કરનારા જે દુખાવે છે ને એનો અર્થ લોકોને સમજાતો નથી અત્યારે સારું કામ કરી રહ્યો છે સારા કામ નો પણ ફળ કયો ભોગવી રહ્યો છે ખરાબ કામ નો ફળ ભોગવી રહ્યો છે અત્યારે શું થયું છે ખરાબ કામ કરેલો અત્યારે ફળ અત્યારે ભોગી રહ્યો છે નવા સારા બીજ નાખે છે પડે તમને એજ રીતે છે આ જગત મારે એ ચિંતા ના ભોગવ આવે નહી માણુસ મરી જાય છે આ ખરાબ કરીને પસ્તાવો કરતો હોય ને આજે પાક એ ભગવાન ફળું ખોટું ફળ ખોટું એટલું ખોટું હોય તો કેટલા પાપ થતો હોય જાય री जाए तारूपांतर पंचमहा मैं आत्मातर करे वे वसना रही गयी हो करेम मरी जाए भ्रमण कर तो पी आई हे तो बारमू करे तो पी आमू करवाई हेतु हे बापा नाम पर शीख दी थी बेल बाढ़े बापी कई करबाई दबड़ी धार्मिक क्रियाओ है क्रियाओं લોકો ને બતાવ કઈક ધરમ કરે કઈ પૈસા ખર્ચે એટલા હાર ઉમે આવી પ્રજા નો દબડાયબળાઈ પેલા ગયા ગયા તો જોડે બીજું કશું જાય નઈ ગયા તો હા હિસાબ છૂટી ગયો પૂરું થઈ ગયું હિસાબ ચોપ થાય તો આ તો આપડા આ કરે ને કઈ ફૂન કરે એના બાપ નાં પર એ ફૂલ કરે एकादशी करे महत्व शरीर चक्ू थी जाए शरीर जात जात कचरो भरे बड़ी जाए सारा विचारा એકાદશી નું મહત્વ નું મહત્વ કરવું કરું પણ એકાદશી આવું રીતે ના કરવું છે ગમે ત્યાં બધું કાક આકાર હશે એકાદશી અગિયાર ને આહારી આપવાનો પાંચ જ્ઞાનેન્દ્રિયો પાંચ કર્મેન્દ્રિયો અને અગિયાર મુ આહાર આપવાનો નહીં એક વખત સંદાસ જવાની છૂટા ના આવું આહાર જ નહીં નકોડું નહી આહાર જ નહી આપવાનું મન ને આહાર નહી આપવાનો મન જે વિચાર કરે તે જોયા જ એને આપડે મિતર માં એકાદ આહાર આપે કેવાય ને એવી એક અગિયાર થોડો વિવેક થશે જોકે સંતો ને પીછાણ ન પૂછવી જોઈએ છતાં પણ આ બાત થોડી ઘણી પીછાણ આપશો તો અમે આભારી આપની પીછાણ માંગે છે ઓરખાણ થોડી ઘણી ઓળખાણ આપની આપો એમ કે છે મુંજારી બધાય શું બોલે ઉપર આવી પૂજા કરે આજ જાતે પૂજા કરે પછી આખું ગામ પછી દર્શન કરવા તો દર્શન અમારે જવું પડે તો આ તો કોઈ ધનભાગનો દિવસ ના હોય ને એવાય ને અમારું અહોભાગ્ય કેટલું બધું કેવાય કે આ દર્શન નો લાભ હોય નહિ જ્ઞાની પુરુષ એટલે જે દેહ રહેતા નથી તે દેહ માલિક નથી તે ટાઈટલ જ નહિ વાણી કોણ બોલે છે ભગવાન ખુદ બોલે છે ભગવાન થી બોલાય નઈ ભગવાન બોલાની શક્તિ જ નથી જળ શક્તિ છે તે છે જળશક્તિ ભગવાન બોલવાની શક્તિ જ નથી जड़ शक्ति करफातर भगवान तफा ईश्वर भगवान एमा तफावत करो। भगवान।, <coughs> <ने> भगवान? <coughs> भगवान तो भगत आमना એ બધા ભગવાન કેવાય ભગ ભગુણો એટલે એનામાં માતા હોવું જોઈએ રુજુતા હોય છે માજુતા ક્ષમા સૌ આ બધા ગુણો હોય તારે ભગવાન કેવાય બે ધારી રૂપે ભગવાન કેવાય બે ધારી ના હોય પરમાત્મા કહેવાય શું અને ઈશ્વર તો આ હિન્દુસ્તાન ના બધા મનુષ્યો છે પરમેશ્વર પેલા પરમેશ્વર કેવાય સમજબ કેમ બતાવે અત્યારે જે ધર્મો સ્થપાયા છે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 એક જ ડિગ્રી પર બધા ના હોય ત્રણસો હાઈ વડ પણ એમ કે જો તારે કેતો रंग अवदूत मानता सारू थे बदता लेकिन એનું મહત્વ શું લા દારું છે સાઈબા બાણદ કરબો તો એ દારું છે આપણે બધા એવું કહે છે આધાર જે સંતોના આધાર હોય તો આત્રાન માં એ તથો દેઈ જાય તો એ સાઈબા બાણદ દ્વારા દારું છે હું તો બસ કઈ નથી પૂછું હું પૂછું હું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 હું કોણ છું એ જાણવું જોઈએ સામાન્ય માણસ કેવી રીતે સામાન્ય માણસ કેવી રીતે જાણી શકે અરે કોઈ ના સામાન્ય માણસ જાણી શકે એ તો કોઈ ફરુક હોય ને ત્યારે અમારી પાસે આવે તો દેખાય અમારી પાસે બુદ્ધિ ના હોય ને તેવા જ્ઞાની જોઈએ બુદ્ધિશાળી તો બધા ઠેર ઠેર પડેલા બધા જરાક જરાક આવડે શું કરે તારું હું કોણ છું જાણું તો આવજે ક્યારે બોલાવો તારે ક્યાં મળો તમે ક્યાં મળો આપ જાણવા ના આવે સમજવામાં આવે કોઈ વસ્તુ જાણવા ના આવે એટલે આમ જ છે તે બાકી છે જગત નું જાણવાનું મેં તો આ દેખાય क्षेत्र ज्यादा पूर्ण थे आ, જ્ઞાન આપ્યું છે જ્ઞાન ઉત્યા પછી પેલા દસ કલાક મૂલ્યા હતા કામ કરવાનું મેનેજિંગ ડાયરેક્ટર પછી જ્ઞાન આપ્યા કરવાનું મેલા પૂછો કે મે હજી કે મારા મનમાં પૂતગળ પૂરા થયા નથી એને સમાધાન કરવાનું છે સમાધાન થાય એટલે સમાધાન થાય એટલે દાદા ને જ્ઞાની તરીકે તો હું સ્વીકારું છું એમ કેમ આત્મજ્ઞાન ના એટલે આત્મજ્ઞાન ના બહુ પુસ્તકો વાંચ્યા છે ગયા જન્મ ના જે પૂલો છે ને એ થોડા એ તમને દ રામ નો ક્યા ઉલ્લેખ કેમ નથી એ રામાવતાર થઈ ગયા કે નહીં એ રામાવતાર થ કે નહી ગયા રામ્લેખેલો મોક્ષે કહેવાદ અને દેવકી અને બધી સંપૂર્ણ પત્ન પાપૂર્ણ પત્ન સમાધાન <laughs> પોતે કાર્યકારી પોતે ક્રિયાકારી એ કયા વિજ્ઞાન કયા છે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 હેલ્પ કરે <coughs> <coughs> બહુ વાર યાદ કરો તો જ્ઞાન પછી સપના માં આવશે દાદા પછી નિરંતર રહ્યા કરશે ખુશી બધું ભાઈ જ યાદ આવે નિરંતર રહ્યા કરે લખી લાવે લોકો કે આપણા ઘરે હું કરું છું એમાં આમદા જે હોય છે વાણી બોલવાનું ગામ બોલવાનું વાતો નથી ના મારે કરવું પડે છે મારે એટલે થકી કરવું પડે નિર્લેખ છું કરવું પડે હું એમાં એ પોતાના માટે લાભ લેતો નથી દાદાને કહેવું પડે છે એના માટે તમે જવાબ દને કાઈ જવાબ દે નહીં જે કરવું પડે એ કે એમાં મારો પોતાનો પર્સનલ કે લાભ નથી હોતો નહી તો બરાબર છે પરમણભાઈ કે આનો આપ આ કડ્યુગના એના લીધે મારે કરવું પડે છે ફોટો કી કે આ કડ્યુગના એના લીધે મારે ફોટો કરવું પડે આય કરવું પડે ખોટા ખરા આ વિજ્ઞાન એવી છે ખોટા ખરા ચાલે છે કારખાના તમે બોલાવો કોને રાત્રે અગિયાર વાગે આવ્યો હોય તમે બોલાવો ભાઈ આવો મગમ ઉઘાડો મગમ ઉઘાડે એનો કારણ બધા નથી પણ એનાથી કરવું થાય આ કોચિશ છે આપડે આ જે શું પુષાલ છે તે ક્વોઝિશ તમારે એમાં રહી શકાય અને મુક્તો રહી શકશો વિદેશીકતો ઊંચી દશામાં રહેશે ત્યાં કામ કરી સાચો જે સ્વરૂપ જ્ઞાન લેવા વાળો હોય એના દિલ માં ખરેખર ઉત્કંઠા થાય સ્વરૂપ જ્ઞાન લેવાની તે વખતે એ હાંભો ચાલી ને આવે જે સ્વરૂપ જ્ઞાન લેનારો હોય સંજોગો બાજવા છોડાવો ને આપડે ચા પીવી ના હોય છતા સંજોગ બાજુ ચાલે